મારી ચિંતા નહિ કે ચિતા કહેવાય કે ના ચાલે તો પણ ચિંતા કરે છે આવી નથી કોલમ પોલ ચાલે બધું તેથી લોકો હું કોણ છું જાડે છૂટકારો થાય શું કે તું છે અંબરિકા હવે પ્રશ્નો મતલબ ઘેર નવરાશે એટલે ઘણી કામ કરાવે ઘેર નવરાશે નવરાશ પણ બંને આવું સારું વિચારા વિચાર આટલું આટલા બોહ માંથી વિચાર આવે ને અત્યારે સં્યાસી જેવું જીવન જીવે છે હરદ્વાર માં જ રે છે હરદ્વાર રહે છે સન્યાસી જેવું જીવન જીવે છે ખોજ માં પોતે છે જાણે એવું જાણવાનું મળે નહીં તમે આત્મા ની ઓળખાણ કરાવો બ્રાહ્મણ છે <laughs> <laughs> કારણ કે મને ખીચડી ખાવેચડી મારા માટે સારી નથી પણ એ વસ્તુ આપણે લેવી સારી ના હોય તો પછી આપડે મન ને કેવી રીતના મારવું તો શું કરવું મારી પણ આપણા માટે સારું ના હોય ને આપડે નુકસાન કરતું હોય તો આપણને નુકસાન કરે હોય તો શું કરવું આપડે કઈ દેવું કે નુકસાન થાય છે માટે એ સંબંધ વિસ્તારો એવું કેવું આપડે માર માર ના કરવું એને સમજાવી પટાવી ગોળીઓ ખવાય ને કામ લેવું આ બાબાને ગોળી ખાઈ ને ઠંડો પાડીએ ને એ રીતે એટલે નાસ્તો કરતો એટલે લે આપતો હોય તો આપીએ છે આ બધું પાંચ વાત ને એટલે આમ પટાવી પટાવીને કામ લે આ બાબાને સમજાવતા નથી કૃષ્ણ ભગવાન નો સહારો જો હોય તમે મળતો તે દાદા ભગવાન સહારો મળે એને શક્તિ આપો શક્તિ માગી ને પછી કરો થાય તમે કઈ વાખણ માં ઘી હોય નઈ ઘી રીતે દાદા ભગવાન ઘી આપું અને બીજું મન બહુ જ જો હોય તો એને ફૂલપાટ દોડ ને હું જોઉં છું ક્યાં ક્યાં જવું છે જાતું નવાય ને બોલ રાખતું હોય તો જ્યાં દોડે તો એની પાછળ આપણે કરું શું દોડે કે નહી ઉભું ખુબ દવાય બે નહીં એનું ફોન કરીને આપણને છોડે નહીં આપણે પચાવી કામ કરે તો ડાક્ટરે કહ્યું હોય કેશો તો આપડે મન થોકરા શું ભણેલ છું જઈએ અને પસારી ના ગમી આવે ના ગમતી પાડધો કલાક ના ગમવા પછી આપડે કહીએ ના છે તો બહુ સારી આ તો તમે એ કર્યા કરો છો બહુ સારી પહેરી જ ત્યારે છે એટલે બહુ સારું છે એવું બધું ના કે બધું મન ને નથી ગમતું પણ આપડે પાસે જુદા છે ને એમાંથી આપડે માલિક છે મનકા ચલતા તન ચલે તાકા સર્વસ્વ જાય શું કહ્યું મનમાં કે તન કાઢ્યું આપડે થાય ઘણી ખરાબ લાગતો નથી કારણ કે આપડે પ્રારગ્ન છે શું છે માં મળી તે આપણી સારી ગમે તેવી કાળી હોય તો આપડી માં સારી કારણ કે આપણે પ્રારગ્ન મળીએ સારી તો બીજી બધી છે સારી બીજા ને જોઈ બીજાની ગોળી જોઈને આપડે ખરાબ છે એવું ના બોલવું જોઈએ શું કહ્યું મારી માટે બહુ સરસ છે એવું કેવું છે પછી ઘણી જરા મગજરા એવું આડું આવડું એટલે આપડે ધરી એટલે આપડે સારો સારો બેસ્ટ એમ કેવું કહીએ તો આખો જાવો બિચારા બહાર કામ કર્યા કરે એ શું થાય છે કામ કરે પછી એ બળદ ને શું કરેલી ઘાચેડ પછી લીધું હોય એટલે ઘાચેડ થતા આવડું બધું ખોર ખવડાવે એટલે બળદ ખુશું બહર્યો અડવાનથી હું રાતે ખવડાવે છે કે શું થઈ કીધે આવડું અડવાનું એ સરળ ગુનો લોકો સારું કેવું હતું ભલા ને સરળમાં દ્રષ્ટિએ ગુનો કહેવાય વ્યવહાર જો તમારે ચોખ્ખો કરવો હોય તો દેવો ભલો થાય એવું થવું પડે બરાબર થર્મોમીટર આવું ના થયું હોય એવું થર્મોમીટર કે જો બૂમ પાડવી હોય તો ભલા ને તમે છો નહી દાદા બૂમ ના પાડે જે થવું હોય ભગવાને જે બાપ્યું તેને આપણે સમજીને ચાલ્યા ચાલીએ તો એનો અર્થ એવો થયો કે અત્યારે નવ્વાણું ટકા લોકો જો દુનિયાના કાવા દાવાની રીતે આપણે સ્વીકારી લઈએ છીએ પરિણામ પણ સ્વીકારી લઈએ છીએ પણ એનો અર્થ એ થયો નવ્વાણું ટકા તો અત્યારે દુનિયા શઠ ની ને કાવા જ છે ને કે બંને જે નવ્વાણું લોકો એવા છે बोलबाला लुजाई नवाणु टका जगत नवाणु टका जेटा ये बोलबाला रही ने, ने, ने, ने? ने बोलबाला एट ચલણ એ લોકો નું ચલણ ચલણસો ચલણ એવું છે ગરીબ નથી બિસારી નથી બારવટી બારવાટી નિયમ હોય છે આપડે કઈ ગયા ભાઈ આ પૈસા બધા લે પણ મારી નઈ ગરીબ નથી પૈસા એમ મારે એટલે મારતા નથી એટલે આરું છે ઉપકાર માનવાનો બરાબર રૂટી લે મારે નહિ તો આરું છે ઉપકાર માનવાનો શું માનવાનું ઉપકાર અમે તો માનેલો થતા રૂટી લે જે હાથે આપડે આર્યું દ્વાર આપ્યું હાથ ને જ કાપી લે તો અમે ઉપકાર માનીએ બીજો નહીં કાધો નહીં અવરાશ્યો તો મેં અવરાસ થયો તો આખી હમણાં અવરાશ બન્યું છે અને તમારું જે કોઈ લઈ લેવાનું નથી અને જે લઈ લેવાનું છે તમારા હાથ આવવાનું નથી टूं दादा साचा मार्ग ना तो कठिन कारण के अर्ग भीड नहीं चाल पी ए दुख बहुत अत्या रोपती चालो दमर रोड हाईकर्ड रीड़ भीड कश्मी कोई मज़ा थोड़ी चली क्या का आज हो के के बीजा से ने। ये ये उपाय एक उपाय निकाल करता है आखी रात कही હવે બે કલાક બાકી રાખ્યું બે કલાક આવી ગયું પાછું હજુ પાછું સારો વખત આવવાનું તમારો પણ થોડી અંધારી રાત દવા દો ને એટલી નીકળી જવા ના થોડો ફેરફાર લાગે છે દાદા એ બધું બધું ફેરફાર લાગે છે થોડો થોડો બધું શીલાબેન પૂછે છે આ શીલાબેન શીલાબેન પૂછે છે આપડે લેવા દેવા વાળા માણસ હોય કે ના લેવા દેવા વાળા આપડે લેવા દેવા વાળા હા લેવા દેવા વાળા હોય તો કેવું કે શું ફાયદો કરવાનો બંધ થઈ જવાય તો માટે બંધ થઈ જવામાં શું કરવા હોય તો આ કપો ચાલો દોલ મારી દેમ ના પડી આપડે પેપરો વાંચીએ છીએ વચ્ચે પડે છે